તમને ક્યાંક ના કરી છે રસી કરી એમ નઈ કરી પણ એમ કે એવી સ્થિતિ માં હતા કે એમને આપડે કશું કેવા જેવું હોય આવો તમારા બધે રોગ કાઢી નાખીએ બધો તો કઈ જાય તમારે નથી ને તમે શુદ્ધાત્મા એમને બોલો કામ માં ના લાગે શુદ્ધાત્મા આપણું સ્વરૂપ શુદ્ધાત્મા છે પણ તમને બોલવાથી ના ચાલેશન થવા માટે શું કરવું એને શું થાય મારી પાસે બોલાવો કરવો જે અનુભવ કરોડો હકાર થાય એ જ્ઞાની પુરુષ થી પણ એક જ કલાક માં થઈ જાય કેવું કારણ કે જ્ઞાની પુરુષ જગત નું લાયસન્સ છે શું થાય કારણ કે ચાર વેદના ચાર વેદ થી ઉપર છે ગમે તું શાસ્ત્રો વાંચીએ પણ પ્રકાશ ના થાય શું પાપ લાગે માટે અમે તમને પ્રકાશ કરી આપીએ વસ્તુ આ જ્ઞાન પાપો જોઈ નાખવા પડે कोईनी जोड़े आम क्य कैरेक जो न करनी आम पथी पथी थी जाए पी तरत पाचड़ी जागृति आई जाए क्य व्य हो पेलाये एट कंटीन्युअस हमेश पहला जागृति नहीं कि हूँ शुद्ध छू जगत निर्दोष है थी रूप व्यवस्थित है यदू पाचड़ी वच में आए थे पहला थी जो एवं रहतु हो तो भाई अच्छा थाए नहीं क्या ના કેતા આપડે દુઃખ થાય તે આપડે જોવાનું દુઃખ થાય આપડે જોવાનું સંસારમાં દુઃખ ના થવું જોઈએ આપણે કોઈ દુઃખ ના થાય એ સાથે નાખવો જોઈએ જણાવે ભાવ જોઈએ એટલે ભાવ તો કઈ થવો જ નથી બધે જ ભાવ અને ભાવ વધારે ભાવ નહીં બરોબર ને એટલે અભાવ આવે તો જગ્યા પર નો જગ્યા એ ના જાય સારું હવે અભાવ આવે એટલે એવો હેતુ સારો છે હેતુ સારો હોય પણ બીજા ઉપર ડિપ્રેસ અભાવ તો ના લેવાય કે બધા સંભાવે નિકાલુ પડે કેવું સંભવ એ ભાઈ નો સંભાવ કરવો પડે આઈએવાનો જ છે મમ્મી જગ્યા પર અભાવ થાય એટલે તેનું અમને મમ્મી જવાનું ગમે નહિ કેવી નાખીએ દર શરીર નેચિદાન છે મને નથી બીજા ને થાય છે પણ એના પરિણામ આજના મારામ આજે આજે એમ કે મને ક્રોધ થયો તો ફરી કરી પગડી ગયું બસો બોલવાનું જોકે સારું ખોટું થઈ જાય તો પણ શુદ્ધ જ શુદ્ધ જ સંપૂર્ણ શું કરે પછી કશું હડે નિર્મણે એક વાગ્યા સુધી લખેલું એટલે થઈ જાય નથી ફરી ચંદ્ર ને એટલે સુધી મળશે ને